સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક પરમ પૂજ્ય બાદ શાસ્ત્રી હજાર એકતાલીસ નાટન ને શુક્રવાર તારીખ અગિયાર એક ઓગણીસો પંચોતેર પ્રકરણ નું પચીસમી વર્ષના મતન ભગવાન ના સ્વરૂપ ને વિશે જોડાવે કરીને પણ મૂર્તિ અમુક પણ જોડાણ ક્યારે કહેવાય મને આગળ કોઈ ઘટ સંગલ બનવો ખાતો હોય આવી ગયું પ્રયાસ કરેલો માટે અમે ગયા જે આત્મનિષ્ઠ ને ભગવાન ના મહાત્મા નું જ્ઞાન એ બે સાધન દ્રઢપણે રાખવા કોઈ દિવસ શુદ્ર ના ઘર નું પાણી પીવે જ નહીં જેમ સત્સંગી હોય તેને ભગવાન ની આજ્ઞા ફેર પાડવો જ નહીં જેમ જે ભગવાન આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાન નું આત્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્મ જ્ઞાન ભગવાન ની ભક્તિ કરવી અને તે સમજાય જાણીએ ખારા પાટ માં બીજ વાવું તે ઉજુજ નહી અને જો થકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિ માં બીજ નાખ્યું ગળી ગયું તેને પ્રથમ પ્રકરણ નું પછી સ્વામીનારાયણ માથે ધોળી પાક બાંધી હતી તથા ધોળો શેક પહેરો હતો તથા ધોળો ચોખા હતો તથા બે કાન ને ઉપર ઉર્દાવતીના મોટા મોટા બે પુષ્પ કોચા હતા तोरों ही जे ने पोता नी आगा देख देख अरी ने ने न हती। ताल पकाज गाता खो आ एक बोलीये सामहसे कहू महाराज बहुत सारू ते बात करो महाराज बोला जे, जे भगवान ना गाता गाता जो की स्वरूप विना बीजे ठेका रस जन तो छे, योटी खोजे ये भक्त ने जेम भगवान शब्द मे थे शब्द मै जन भक्त ने थवा भगवान भगवानना तेने विचे विव रस जो बीजा विषय शब्द मे जन मूर्खताव त्याग एक भगवान स्पर्श ने जे जे खरो जे एक भगवान तो काग्निव जा रक्त सा તેમજ રૂપ પણ ભગવાન આનંદ ને પામે ભગવાન ના મહાપ્રસાદ નો હોય તેને કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકાર ના રસ તેને સ્વાદે કરીને આનંદ ના પામે તે રસિક ભક્ત સાચો चर्चा होना भगवान ने पुष्पना नाना युक्त, अत्तर का तेनी ने, ने पामे। कोई अन्य पमी राजी नीते पंच विषय भगवान संबंधी जेने अने जगत आनंद पाज्य संबंधी शब्द स्पर्श रूप रस आनंद पा तो खोटो रसिक भक्त है ખોટી કરી નાખવી સાંજે ભગવાન તો કઈ ખોટા નથી પણ એના એનો ભાવ ખોટો છે અને જેવા અન્ય પદાર્થ ને જાણ્યા તેવા જ ભગવાન પણ જાણ્યા માટે એની ભક્તિ અને એનું હૃદય પણ ખોટું કયું હવે જેમ અને જાગ્રત અવસ્થા માં પંચ વિષય નો વિવેક કયો તેમજ સુક્ષ્મ અવસ્થા એને વિશે સુક્ષ્મ પંચ વિષય છે જોશીભાઈ આ બધું કઠણ આવ્યું કઠન છે ઠાકોરજી નો પ્રસાદ ઠાકોરજી નો પ્રસાદ દોડા દોડી કરે ને પ્રસાદ એટલે જીભ ના દોડા દોડી કરે ઓલા ભગવાન ના સંબંધી દોડાદોડી કોઈ કરતું નથી હોય પાછું આમ જોવે તો ખબર પડે મને આમાં આનંદ આવે છે ઓલા સ્વાદ આવે છે પ્રસાદ આવે ને જાણવું જોઈએ આ બધું સ્થુલ દેહ દેખે જેને ભગવાન માં જોડાવું છે એને માટેની આવા પેલા સુરદેહ ની ક્રિયા સુધારે બધે સુખ દેહ માં જાય જયારે ભગવાન નો સંબંધ થાય ભગવાન નો સંબંધ પછી ભગવાન એક જ એને સારવાર છે પણ આભ્યાસ ધીરે ધીરે કરે નહી આવે દેહ ના ભાવ પેલા બદલાવવા જોયે ઠાકોરજી માટે થાળ હારો કરી પ્રસાદ જાણી જમીએ છીએ વિચાર કરવો પ્રસાદ જાણીને જમવું છું તપાસ તો કરવો જોઈએ જીભ ને ગમતો હોય અને જમતા હોય એવા દાદા દેખાય અને પ્રસાદ સ્વાદ આવે છે એવા તો ભાઈ જ કોઈક દેખાય લાગટ હોય લાગટ એટલે એ જયારે ઈચ્છા ભેળવી પડી પછી થાળ જ નથી ત્યાં ઈચ્છા ન થાય કેવળ ભગવાન દેખાતા હોય ભગવાન યાદી હોય એને મારે જમાડવા છે એને માટે કરું છું ને લીટા છે એટલે બઉ ચર્ચા એ નહી આ સમજનારા લગભગ ઓછા હોય ભક્તિ કરીએ ને એમાં હવા દાવે છે આટલે મારી ભક્તિ બરાબર બીજા ની નહી મને આવડે બીજા ને નો આવડે કરનારા ના હૃદય માં બેઠું જ અને પાંચ માણસ વખાણે મજબૂત થાય એટલે જ બરાબર થાય ન થાય એટલે ભક્તિ ભલે ઉપલા ભાવ ની છે પણ એ દ્રઢ કરાવે ભગવાન નો સંબંધ નો પણ એટલે ભક્તિ કરવી બરાબર કરતા કરતા કરનારા છું કે પર ભાવ માં કરું એને વિચાર કરવાનો જોનારા નહીં એને કઈ બદલવાનું હોય બદલવાનું કરનારા નહીં એટલે ભક્તિ નો માર્ગ છે ધીરે ધીરે બદલવો પડે ને બદલતા છે ને ભણાવો ને છોકરા ને ભક્તિ કાયમ યાદ આવું આ તેર ભાવમાં કરું છું ને ભગવત ભાવ કરું બદલાયું નથી બદલાતું એમ કઈ આ તો એને બદલાવું ના હોય એટલે હું કરીશ થયા કર વિવેક કીધો ભગવાન ના ભક્ત ને એટલે એમાં શું કાશે આ બરાબર છે આ બરાબર વિવેક સંબંધ નો ભગવાન ની સાથે સંબંધ વિવેક જ્યાં ક્રિયા અને વિષય ની વિષય સંબંધ અને ભક્તિ બોલો એટલે ભગવાન ના સ્વરૂપ નો સંબંધ આવે છે એટલે બે ચોખા પાડી વાત કરી ભાવત નો વિવેક અને ભક્તિ અને પેલા મોટી તો ઉદય ભક્તિ ભક્તિ ઉદય થાય ત્યારે એની પૂર્ણિ થાય ધ્યાન લગી સતસત નો ગમે એટલો વિવેક હોય પણ પૂર્ણ એટલા થી પૂર્ણભૂતિ નહીં આવે પછી તો આવું આ બધું વિસ્તૃતિ માં સ્વાભાવિક થઈ જાય સ્વાભાવિક થઈ જાય પ્રયત્ન થી કર્યા સાહેબ પછી પ્રયત્ન નથી પછી સ્વાભાવિક આપડા ને જમવા જાય કોઈ યાદી આપવા આવે તો અને એમ ભક્તિ નો માર્ગ ભોજન જેવો થઈ જવો ભોજન ને જાણે બધે છૂટી જાય ખાવા ઉભે જમ્યા થાય ભક્તિ નો માર્ગ છે એમાં બધું જવું જોઈએ આલોક ભાવ જવું જોઈએ ભગવત ભાવ ઉભો થાય ત્યારે ભક્તિ જ્યાં લગી આલોક ભાવિ ભાવ ઉભો છે એનો અભ્યાસ થવો જોઈએ આ કથા કીર્તન વાર્તા કરવાનો હેતુ શો આ ભાવો જગાડવાનો આ ભાવે કોઈ નવે તમે બોલી બરાબર છે ને કારણ કે હજારો માણસો પાસે આવતા હોય આગળ પાછળ અને આવું ભગતપણા નો નાવો દેખાડે આ કેવી પડે અને ભગવાન ના ખભ વાળા ઈ હા હા જે વાત પણ ભગતિયા ચડવાનો વિચાર નથી થતો અને મંદિર પણ ભગતિયા ચડ્યા મી દર્શન કરવા કોઈ પગવા માંગતો નથી આત્મ વિચાર આવ્યો હવે જેમ સ્થળ દેહ અને જાગ્રત અવસ્થા પંચ વિષય નો વિવેક કયો તેમજ સુખ્મ દેહ અને કરી ને જેવો આનંદ કમાય તેઓ અન્ય પંચ વિષય ને દેખી ને સ્વપ્ન માં આનંદ કમાય તો તે ભક્ત નું પણ ખોટું છે સ્વપ્ન માં ગયા સપના તો આવતા હશે ને બધાય ને છે ક્યાં છેતરવાનું પોતે દેખે છે ને અને આ જાગ્રત માં તો છેતરીયા એ નિ લઈ નાખ્યું લઈ જાવી જાય એટલે હું એમ કઈ માળો છે ભગવાન સંતકોપ દેખાય ત્યારે મેળ મેળવો કે હું આમ છું કે આમ છું એ એક અભ્યાસ છે એ અભ્યાસ આજ કરાવનાર કોણ તો બીજા ખબર નથી ધર્મ ગુરુ આ જગત એવો ધર્મ ગુરુ ખોલે જગત ને એ હેલ્વ સેવા કરી એટલે કલ્યાણ છે કરવાનું નહી હો કઈ પૈસા મળ્યા હોય સાધન મળ્યું હોય વાપરે એટલે કે કલ્યાણ થઈ હવે તો મારું શરીર એક કામ માં ગયો તારી મગજ ભેડા થઈ ગયા તમે તમે રાજકોટ માં ઉત્સવ વાત કરી બીજી કરો માણસ હોય એક અવસ્થામાં બીજી બધી અવસ્થા તે બઉ સરસ કરી દોજા બિચારા કઈ ગણેશ ગામડિયા માણસ હોય મમ્મી કરો કે હું વળી ધીરે ધીરે ફેરવી ને કઈ વાત કરવા ની કેમ કરો યાદી ઓછી મારે સાંભળવી પડશે તમે નો સમજાવોલાય તમે હમજો એમ કે આ બધા એમ ન બોલાય કઈ ન બોલાય એટલે ખરું રોકાઈ જવું પડે એક અવસ્થા ને રૂસે બીજી બધે અવસ્થા અવસ્થા ને કંઠી નાખી લીધી એટલે ભગત થઈ ગયો ને આ કઈ કર્તવ્ય કરવાનું શ્રીજી મહારાજ બતાવે છે નહી કરવી તો કેમ પાર પડશે હ આપડે લુગડા બદલાય સાધુ હોય વિચાર કરજો સરસ જાગ્રત માં તો વિવેક કરવા તો થાય પણ આપણે સ્વપ્ન માં હતી આનો આવી રીતે વિવેક સ્વપ્ન માં હતી એનો કંટ્રોલ આવતો હોય છે ભાવના આવી ગઈ અમે ગયું ઈદ્યા દેખાય દેખાય છે એનો પ્રયત્ન કરવા માટે જાગૃત માં બધો પ્રયત્ન કરવો પડે અને જાગૃત માં તમારી શુદ્ધિ થાય એટલે પછી સ્વપ્ન માં થાય બધું જાગૃત માં અભ્યાસ કરવા માં પ્રતિબિંબ છે આત્મા સાથે એનું કેટલું જોડાણ થયું છે એનું સ્વપ્ન છે ને એ પ્રમાણ આપે છે અને સ્વપ્ન આપડે કોઈ મંદિરજી ના દર્શન કર્યા કોઈ સાધુ ઓળખ વગર ઓલખ રાજી થાય એટલે રાજી થયા જવું હા એમાં સ્થિતિ થઈ ગઈ છે એમનો મને સાત્વિક ભાવ હોય કદાચ સાત્વિક ભાવી ગયો જાગૃત માં પેલી થવી જોઈએ જાગૃત માં હરખું નથી ફોટો લેનારો આવે પણ આ બે નારાજ આમાં નથી આવું કેમ ફોટો લાવ્યો આવો છે તમે બેઠા નથી ને આવે આપણી સ્થિતિ આપડે જઈએ ને સત્સંગી બની ગયા એટલે સ્થિતિ આવી ગઈ સાધુ થઈ ગયા ધર્મ ગુરુ છત્રિય કઈ ખબર નથી એટલે આવી જતું આવડા દોડા દોડી કરો કલ્યાણ થઈ ગયો બઉ સારું કામ થઈ ગયું હાર કેવાય નઈ જાય અને મંત્રી ભગવાન મંદિર જાય જાય વિચાર કહેવાય કે નઈ સપના બી દ્રષ્ટિ કરે સ્વપ્ન માં હજી આગળ સાથ સાધું ના આચાર્ય મારા ના મંદિર ના મારું એટલે બધું આવી ગયો એ તો એક વ્યવહારિક વસ્તુ ત્યાં આત્માને સંબંધ આત્મા ને બધું ખસી જવું જોઈએ તમારા તો આ ઘણી વાત છે એ તમારું કામ થઈ ગયું અક્ષર રામ મળી ગયો કરો તો તમને આશીર્વાદ મળી જાય એને અમને મોટા સાધુ માથા માનો એ બધા બોલાય નહી પાછું બોલાય બોલો સાધુ રામ આપડે આ સમજવા જવું આમ બઉ જવા જવું નથી પણ એનો આનંદ આવ્યો હોય બોલો અને અન્ય વિષય ઉલટાણ ની પેટે અભાવ રહેતો હોય દેખાના પછી કોઈ વિષય દેખે તો ઉલ્કી નું સપ્તાહ માં આવી ગયા અને જઈયા પછી ઘર મીઠું લાગે છે કે નથી લાગે તું ખાવાનું મીઠું લાગે છે કે નથી લાગે તું વાતો કે ઉલતા થઈ જાય કોઈ નો વાંધ નથી આ સ્કૂલ લીટા છે સ્કૂલ જ્યાં સ્કૂલ જીટા બધું સંપ્રદાય હોય આ જગત ને નાસ્તુક બનાવ્યો કરે છે પણ યુવડા કરતા અને એમ ના જાણતો હોય તો જે ભગવાન સ્વપ્ન માં દેખાયા તેગવા માટે એની સમજણ ખોટી છે સમજણ અને આવે અને બીજા વિષય માં ના લોભાય તે સમજણ સાચી છે અને જયારે કેવળ ભગવાન નું ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતા કરતા શૂન્ય ભાવ શૂન્ય ભાવ ને પામી જાય છે ભગવાન જેવું બીજે એક થઈ નથી અખરો શબ્દ શૂન્ય ભાવ પામી જાય શૂન્ય માં કયો હોય એમ શૂન્ય માં આંખ હોય ભગવાન ના માર્ગ માં સરવાળે શૂન્ય ભાવ સિવાય કઈ ન આવે બરોબર આ કોણ અમને લેત્રી સ્થિતિ છે પોતે પોતાને ભૂલી જાય પોતે નથી ગળી ગયો પોતે છે એમને છતાં પોતે પોતાને ભૂલી જાય ત્યારે શુદ્ધ નાખો એમ ભાઈ નાખો કાકો થઈ પૂરું થઈ ગયું ને ભગવાન અને આત્મા આત્મા જે ભગવાનની સાથે જોડાવા માંગ્યો એને પેલા તો ભગવાન કોણ છે ને સંપૂર્ણપણે ઓળખવા જોઈએ સંપૂર્ણપણે ઓળખવામાં કેટલો સમય જોઈએ કઈ ભારતભે નથી ઓળખાતા રામાયણ વાંચે નથી ઓળખાતા ગીતા વાંચે નથી ઓળખાતા પણ અભ્યાસ જયારે કરે ને કરતા કરતા આત્મા માં જેટલા ગુણ છે ભગવાન ને ભૂલી જાવ એટલા તો આત્મા માં ગુણ છે એ પેલા વિકસે ને બીજો નહીં ભલાણું ઢીકું છે ઢીક મળે એમ થાય એવા આત્માના સંપૂર્ણ ગુણો એને ઠીલે સંપૂર્ણ થિના ગુનો ઓળખાય તમારે સોના ને ઓળખવું હોય તો તમે લીધો કરો બીજો લીધો કરે અને ઓળખી જાય એમ ને આત્મા શું છે પરમાત્મા શું છે ખુબજ મોટા સંતો એ લખી ગયા કરતા સમજવું એ કરતા સમજવું એ ઉત્તમ સમજ ને જ વખાણી આત્માના જે ગુણો છે પેલા વિકસવા દઈ આત્મા ના જ ગુણ જયારે વિકસે પછી તમને વહી રાખતા ની કોઈ પણ તમારી દ્રષ્ટિ માં નો આવે બીજા માં ગૌડ પણ જન્મ પાછું મળવાનું છું પોતાની સ્થિતિ માં આવવા ને માટે પોતાને ઓળખવા પ્રયત્ન થયો યા દેખે ત્યારે હું પણ હું ટળી જાદુ દ્રષ્ટાંત પટ્ટા વાળો હું અહી પોજા ઉપર આવી હોય તો બીજા કુટુંબીઓ કેવી વાતો કરે હું આવું બીજા ને દબાવતો હોય અહીંયા તમારા અમલદારો ને હાથ માંયા માં એના થી છૂટી ને પોતાના સ્વરૂપ માં આવેલો અને પછી ભગવાન ને ઓળખે છે મળેલો તો ગંદો છે કેવી રીતે અધિકાર પછી ભગવાન ના ગુણાર ના જ્યાં દેખાય તમ બસ આવું લીનલ થઈ જાય તમારા માં તો કઈ નથી આ ક્યાં હું ક્યાં કહે છે નીચે મનાય નીચે ખુબ નીચે મનાય અને આ લોક ના ભાવ માં પણ એને ચર્ચવામાં થોડી ઘણી તો કેવી પડે ચર્ચી કેમ શકે ચર્જવાનો અધિકાર જયારે મળે વાત છે આપણે ઉપનિષદ માં સુધી આવે છે ને વામ દેવો વામ આમ સૂર્યો આમ એની ભાષા બદલી ગઈ હતી એ વાક્યો આજે મોટા થાય બને વામદેવ ના આવે છે ને બધાય ઉપનિષદ માં એ બઉ કથા સુંદર છે ભક્ત ને ભગવાન ની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કઈ ભાષું નથી એટલે જોશીભાઈ બળબડ હું કઉ છું બળબડે કઈ કોઈ હોય નહી ભગવાન ની મૂર્તિ ને જોતા જોતા પ્રકાશ થઈ જાય થઈ આવે છે અને તે પ્રકાશ માં ભગવાન ની મૂર્તિ દેખાય છે માટે એવી રીતે કેવળ ભગવાન ના સ્વરૂપ માં હોય એ ની ભક્તિ છે એ પતિવ્રતા થાય પણ આ પેલું વાંધો આ યુગમાં મોટામાં મોટો આ સ્કૂલ ક્યાંથી કાઢો હવે સ્કૂલ નહી એટલે વાગીશું બધા આવો જ વિચાર કરીએ છીએ રસિક કિર્તન હોય પણ મારા ગમે આવો જ વિચાર આવે રસિક આજ તો ઠીક આ બધાય અને અમારો વિચાર થોડો છે પણ ભગવાન વિના તે વિચાર માં બીજું કઈ ટકી શકતું નથી બીજું કઈ ટકી હા આપડે એ વિચાર કરવાનો આપડે ખબર છે ભગવાન ગરી લાવી તો અદભુત છે અને જીવે કરવા જેવી વસ્તુ બધી આમાં આવી જાય આમાં કોઈ આમ જોઈને કરવા બે નો થાય આપણે એને રોકી દેવું ને આપડે આ રસ્તા હાલીએ ને ત્યાં હલાય જગત ને નો રોકાયો અને ભગવાન ના સ્વરૂપ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ભગવાન ના માર્ગ માં જો કોઈ આડો આવ્યો તો એના ભૂકા નીકળી જવા દે એમ બળવાનું વેગો થવો જોઈએ કારણ કે આ વિધ્યાર્થી ને ગળે ઉતરે છે કેમ એમ જ જો ના રા જે હું બોલું છું અમે ભણ્યા છે એટલે હવે આ રસ્તે હાલતા હવે દિગ્રી નું પૈસા ખર્ચ સરકાર માં એ વિદ્વાન થઈ ગયો છે આપડે બોલી મીમાનસા થઈ ગયે ને હમ જવું છે ને ક્યાંથી આવે મીમાંસાહ શબ્દ તો મીમાનસાહ ની વ્યાખ્યા કેવી રીતે કરવી પૂર્વ મીમાનસાહ બે મીમાન પૂર્વ મીમાન ઉત્તર મીમાનસા અર્થસંગ્રહ એ પૂર્વ મીમાનસા અને ઉત્તર કઈ બ્રહ્મસૂત્ર ની ઉત્તર ઉત્તર મીમાનસા આપણે કઈ અર્થ સંક્રહ લાવી જાય તમારા મને આ નથી કે આજુ્યા કોઈ ભાઈ